આગળ શું કહીએ અમે કે મને કહે છે મારા આટલો બધા નિયમો વ્રત નિયમો તો કરીએ જ છીએ બઉ કહીએ કરવાનો ક્યાં વિચાર વિજ્ઞાન મારીજ્ઞાન એક એક શબ્દ હોય તો કલ્યાણ જાય આ તો મારા શું ક્યાં આજે તમે કરજો તો જ કરવાનું ખબર મારી ના વિજ્ઞાન માં મારી વિજ્ઞાન કરવાનું ના હોય હું કરું છું તું કરું છું જે કરે છે એ મારી વિજ્ઞાન હોય ને આખા જગત ના વિજ્ઞાન માં ભાઈ આખા જગત ના ધર્મ માં હોય આ ધર્મ ના હોય છો છૂટવાળું બગાડ્યું છે તે આમ કરો શ્યામ કરો આમ કરો કરવાનું હતું ને તમારું સમજવાનું જ દેવું છે ઇતરા